હવે આપડે રાખ્યું રાખે ખબર નાખીશ ખાતું શું રાખ્યું છે નથી ગયું પાછું સૂર્ય ચઢાવવા જેવા છે ને પાછું પોતાની કોઈ જોઈ ના ગયા છે કે સર એવું સુંદર વાક્ય છે આખું આટલું વાક્ય સમજે તો બેંક બેંક વાળા જો કઈક ભાગીર રહી બઉ ક્યારે ઉપાડીએ આપડે એને કઈ લાખ રૂપિયા ક્યારે ઉપાડશે તારે નથી ઉપાડવા હવે તો આપણા બચાવી કઈ જાતની પોલિસી લઈને બેઠા વાપર ને ખાઈ પીને તાર સાકાર ફ્રૂટ લાવી ખા નિરો બીજું કઈ આ સરવા બેંક ના સલા બાદ રાખી એકદમ ચોપડાના એકાઉન્ટમાં સલાવ બાદ રાખી એકદ પેલો ઘરમાં કેટલાક આપી લેશે હવે જે વળીને કઈ યોજના થાય છે એ યોજનાઓ પૂરો ભાવ માટે નથી યોજનાઓ કેવી નિકાલી પ્રકારની યોજનાઓ ગ્રહણ યોજના અને નિકાલી યોજના ગ્રહણી યોજના માં થયા કરે નિકાલ શાંત ભાવે થયા કરે કે ભાવ તો યાદ રહેશે ને આખો દાદા નિકાલ ભાવ માં જ રહેવું ખ્યાલ આવી જુલાય પણ ખ્યાલ ભાવી જાય જેમ છે જગત માં પોષુ આ જગત માં આ બધા છે કે ભગ્ન થાય છે કારણ કે કોઈ દાડે કોઈ કોઈ આત્મા એ વિષય કે કશું ગોતવું નથી એના વિષય ગોઠવાની શક્તિ જ મેં ભોગવ્યો તેનો પણ અહંકાર કરે શું કરે છે ભોગવતો નથી દુઃખ ભોગવતો નથી અહંકાર કર્યું છે એ બધી અસરકાર થઈ ગઈ જો પોતે પરમાત્મા એવા આવ્યા એવા ખરા નાખે છે ને આવું કાયમ માટે અનંત ના આનંદ રહેવાના શું ક્યાં છે અને વ્યવહારમાં એક વધઘટ થતો એક અવ્યવહાર એક વ્યવહાર વ્યવહાર કોને કયા કે જેવો માર્ગ કરતા કરતા નામ પર્યા શું થયું જેનું નામ રૂપ ઉભું થયું તો વ્યવહાર આવી ગયો કેવાય કે ભાઈ હાથ ડુંગરી ડેવલપમેન્ટ ચાલુ જ રહ્યા વ્યવહારમાં અવ્યવહાર રાશિ માંથી પાંચ લાખ જેવા આવે છે જયારે અહીં પાંચ લાખ તો મોક્ષ માં જાય ત્યારે આ જાત ના જતા હોય બીજી જાતના ઉત્પન્ન થાય પણ જીવ એ કોઈ વધઘટ જ થતો નથી વ્યવહાર એક જીવ વધઘટ થતો નથી મોક્ષ જાય છે ઉભા है। राशिपत्ति खरी चाल પછી એ પણ આવાના વાહ ને એનો એ શુક્ર નો ગ્રહ પણ મહી બદલાય ખરેખમાં રે નિમ્બર રહેવાના અને મહી ચડી ને બીજી જગ્યાએ જાય ના થાય ના થાય પૂરું કારણ કે જેનું જેનો દેહ પણ યણ આવ્યા સૂર્યનારાયણ દર્શન કરવાસિબલ નઈ કાલક્ષ બનતું નથી આવું કાલે ડ્યુટી ના છોડાય કેટલા બધું ભરી ગયું સાધુ બિચારા ચેલા હોય મૂડેલા કેવાગળ તૈયાર થયું મારા જાતે કઈ આવે એટલે રાજા ને સરે પૂજ્યો ખબર પડી મહારાજ ને મહારાજ ખારી કરાય છે અને પોસિબલ છે આથી ચોરાસી લાખ વિદ્યાઓ ભગવાન નાશ કરી ગયા છે ચોરાસી લાખ વિદ્યાઓ નાશ કરી ગયા કારણ કે જોડતા જીવણા બધા અધોગતિ વાળા છે અને દુરુપયોગ કરનારા છે જેમ છે તેમ આ જગત દેખાડી આવેલા સૂર્યદેવદેવ આવેલા બધું બની શકે મંત્રો થી બની શકે મંત્રો થી દેવો આજથી આદર થાય છે દેવો હાજર થાય મનુષ્ય હાજર થઈ જાય છે બધું થઈ શકે એમ કે તે વખત ના લોકો તે વખત સંશય નથી લોકો સંશય થઈ જાય છે આવું હતું પણ એવું બહુ જાતનું થાય છે આજે તેમાં આપડા ઘડીયા જૂના હોય ના બધા લોકો કરશે આ જેમ એવું ફરે ફરે છે લોકો નથી ફરતા એવું એવું પલટો ના પલટો ખાધા માણસ છે આધારે એટલી એક જ જાત ને બધા હોય કે પછી મોહ ઉત્પન્ન થવાનું કારણ ના રહ્યું છે આ ચક્કર કેવું તું કેટલાક આવે પછી ચક્કર પછી એ આવે છે આટલી જાડી પહેરતા હતા એ લોકો મન પાછું લાવે છે અમે કેટલા ચક્કરે આવશે પછી નવું નવું પણ થવું જોઈએ અને આ જમાના બેન નું આપડે છોકરા તો વધારતો નથી આ જમાના વધારે છે એ છોકરાનું જ બોલ નથી છે એ રીતે વધારે વધારે તો જમાનો કાર્ય કરી રહ્યો છું યુગ કાર્ય કરે યુગ હોય છે ઊંધું થયું જ નથી આ જગત આજ ઊંધું દેખાય છે અમે તો કાયમ જમાના પલટો કરી રહ્યો કરેલ છે આપડે <laughs> કઈ બહુ સારી દેખાય છે જમાનો બદલાય છે હું એસી એવું જ હોય એવું થાય અમારા કુટુંબ ના છોકરા બહુ શર્મા શિકાર કરવા દ ના કઉ પણ એ મર્યાદા હું ના છી મારી મર્યાદા મર્યાદા ડખો નહી રાખું શરમાય નથી મારી મર્યાદા હું નવું નવું શીખારીશ નવું શીખતા ના કરે તો કહી દો અને નહીં તો એમ કહી દઉં થાસી કાઢવાની તો હોનીકાળશું મારે મારી કોઈ કરવાનું એમ કહી દો તો અમે જોડે એમના જીવતા રહેવાના છો તમે તો કહી શકો ને કે વણી કાઢશો તો મારી કઈ કરવાના એવું કઈ શકો એવું આપડે ગુદા છે ભગવાન કેટલું એક તો કેટલા સૂત્ર અહીંયા આવતા હોય કેટલા એક તો ભગવાને શું કહ્યું એ ગૌતમ સૂત્ર માં પર હોય કે સૂત્ર માંથી કાઢે ત્યારે આ તો સીધું હોનું આપે આજના જીવને એક એક સૂત્ર માં જો કાઢવાનું તો શું કહેશે થાય તો આખું ફોન પડી ગયો છે આપડા મહાત્મા ઠંડક માં એવી થઈ છે કે બહુ આવે તો બહુ વાત જરૂર છે ઠંડક પડી ગયો ને આજ ની જેવું લાગે બહુ મથાપો કરવા માંડી છે માથા પર કેવાય સ્વાજાય થયા પછી ગેરહાજરી ચીડ ની ગેરહાજરી જમેલું દશા થી થશે તારા કરતા ગાયો બેસે બધી સુખી ચીડ ની ખાય છે તારી તો દશા જુદી કઈ જાતનું જીવથી લેરહાજરી હાજરીમાં બે બે જ ગુલાબ જબા ક્યાં જ ફોડા બત્રીપાત ની રસોઈ જોઈન્ટ થઈ જાય હું તો પ્રેશર વધારે પ્રેશર પછી અમદાવાદ બધા સીખે એવું જ હું કઉ છું એમાં ગઈ ના રણું જ છું એમાં મારી શું કે છે મને ડો મારી જશે કારણ કે એને સંસ્કાર આવવા પડ્યા છે બચારે આવું આવું બધું કરતા ભાન નથી કે મારું શું આ થઈ રહ્યું છે ભાન નથી બાળપતિ નું શું ભણ નથી આ વકીલો ને સાથે સરસ બધા ડફો જેવા થઈ ગયા છે ભલે આપડે ચાલી રૂપિયા પડાવી લીધા એક અરજી નાખશે કોઈ ખાતો હશે અગિયાર વાગી ગયા ઘરે આવતો ગયો હોય કોને એ તો આપડે જ્ઞાન આપી આવે વકીલો ખાવ ખાય છે કેસ મારો પહેલો જ ચાલવાનો કરે એવું છે સુકા પડતું છે આ નથી પડ્યું એવું જગત તમારું જજ ની માલકી છે ને તમારી માલકી છે આરોપી ની માલકી છે ફરિયાદી ની માલકી છે જગત છે તમારા પુસ્તક માં લખી શકે આ જગત માં કોઈ વડ માં એવું પરમાણુ બાકી નથી આટલું બધું મારે પુસ્તક લખવું પડ્યું કે પરમાણુ નથી હું ન ફર્યો ઉપરબ બાપો એ નથી હજાર મૂર્તિ માં પૂછે એ પ્રત્યક્ષ વાંઠે દેખાય છે ભલે પથ્થર ની છે પ્રત્યક્ષ વાંઠે દેખાય છે લોકો એ માન્ય કરી દે છે તને માન્ય ના લોકોને માન્ય છે લોકો આરોપી ભાવ છે ત્યાં આગળ આ માન્ય તો રોંગ માન્ય જેટલા છે બધી તકોંગ માપો નથી કોઈ ઉપર વાળો ઉપર વાળો ઉપર વાળો એટલે એવરી ક્રિએચર વેધર વેચી બરોબર ક્રિએચર ની અંદર ભગવાન જો ને તો ક્રિએચર મારવાના તને ભાવ પણ ઉત્તર નહીં થાય તો સારી ભાવ નીચા બચશે નિરંતર ભાવ નીચા જ કરી દે માન માયા લોકો શું ભાવ નિશા અહિંસા થવાનું કહ્યું આ લોકો તો હાથી બતાવવા તું બતાવવા આવ્યો જો કોઈ એમ મળે એમ ના કેવું જોઈએ કે હું મારવા આ મકડો મારવાનો છું માકડ હું મારીશ એવું એવું એવો ભાવ કરી નાખજે તો તારા આત્માનું જ મરણ કરી ચિંતા કરી દેખરનો અધિકાર કોને છે કે જેટલુંક્ટ કરું એટલું તું રિસ્પેક્ટ કરી શકો કન્સ્ટ્રક્શન તારું જેટલું હોય એટલું રિસ્ટ્રેકશન હાથ ગાળતા નથી પણ જે સારું કન્સ્ટ્રક્ટ નથી એમાં તું એને રિસ્પેક્ટ ના કરી શક એવું તો સાધુ છે પાછા સમજાવી છે એક માખાણ બનાવવાનું હોય મને એ વસ્તુ નથી પણ ભાગે આવે છે બીજું કશું બનતું જીઆત ને મરવાનો ટાઈમિંગ થાય તારે ભાગ કોને આપે જેને ભાવ કર્યા હોય તેને ભાગે આવે તમે સમજાય છે શું કેવા માંગો કોઈને મારવાનું છતાં છે જ નહીં પણ જીવો ને ટાઈમ તો હોય ને દરેક જીવો કેટલાક હસ્તર દાડા માટે કેટલાક નહીં મારવા આવ્યું એવું નક્કી કર્યું તો એનો ભાગ ના આવે એ શું છે એનો હંકાર કરવા જેવો નથી ભાવ એ દીવડા ને એ બચાવતો નથી જીવડા ને મરણ કારણ કહી શકાય તમને સમજાય છે તમને મરણકાળ પેલો જો કોઈ એને કોઈ જીવ ને આપડે મારીએ તો મારે છે એમ કઈ મારે છે એવું કહી શકાય ના મરણ કાળ તો એનો કોઈ મારી શકે એમ નથી એનો કાળ જયારે પાકે મરવાનો ટાઈમ થાય લલ્લુભાઈ ભાગે આવે અને દાદા ને બધા નથી મળતા નાનપણ માંથી આથે કર્યું હું કોઈ પેલા નથી હું દાદા નથી ના તમારી વખતે બધી કોઈ તરત નઈ દસ હા પેલું મને ભાગે આપી જાય તમે કર્યું હવે તમે રહી જાવ પછી એટલે મારે પેલા હંડેડ પાર્ટી ખરું કઉાને ખોરી કાઢજે બીજા ભૂખ મારે જરૂર નથી કર્યું અંદર જાણતો નથી આખી કાઢ ના તમારા વગર કોઈ કરો નહીં કરું આ બીજા કોઈ કરેલું નહીં બીજો કોઈ છે માટે શું તપાસ કરી હું તને ચોક્કસ ના પાડું છું છોડે શું કરું છે કે બુદ્ધિ થી લાય તને લખ્યાલું કઈ શું છોકરો બધા જય સત્યા આવું જગત છે બહુ ઊંડું જ છે જગત અને આપડે પણ ફોર પડી ગયા બધો ફોર પડેલો છે જો મેં ઊંડા ઉતરે તો બધો આખો કેવું ભોળ છે અજ્ઞાન થી શરૂઆત નહીં કરવાનું છે લખેલું તમારે હરેક વસ્તુ આવી ગઈ છે એ બહુ મસ્ત એટલે પુનઃ વારે છે એનું બધું નથી મારાથી એક પદ ના બનાવે તમે બનાવી લાવજો એક પદ ગોત્રકર્મ લાયા હોય ગોત્રકર્મ એટલે એક લોક પૂજ્ય ગોત્રકર્મ હોય કેવું પૂજ્ય અને એક લોક નિંદ્ય હોય એટલે લોક પૂજ્ય ના હોય ને નિંદે ના હોય એવું પણ અત્યારે આ કાળમાં કથનકાર હોય તો પરીક્ષા કઈ લેવાય પણ નિંદે ના હોવો જોઈએ શું કહ્યું નિંદ્યા આવ્યો કે એ ખરાબ થઈ ગયો પૂજે નહીં નિંદે શું એ ઉચ્ચ ગોત્ર બધા સાથ નો લઈને આયા ઉચ્ચ ગોત્ર હોય એશ નામ ખૂબ